भक्त भगवान ची अलग रही सके अतिशय भक्ति वधे त्यारे भेद नो विनाश थे ज्ञान मार्ग में भेद नो निषेध ज्ञानी पुरुषों के एक ब्रह्मतत्व सत्य है ब्रह्मस्वरूप में माया चित्र विचित्र जगत भासे भेद नो निषेध है एक ज ब्रह्मतत्व सत्य ભક્તિ માર્ગમાં આરંભમાં જગત ભક્ત અને ભગવાન એવા ત્રણ રહે છે ભક્તિ જ્યારે અતિશય વજે છે પછી ભક્ત ભગવાનથી અલગ રહી શકતો નથી ભક્તિ ભેદનો વિનાશ કરે છે જ્ઞાન ભેદનો નિષેધ કરે છે બેનું લક્ષ્ય એક જ છે માર્ગ છોડો જુદો છે પ્રતિદૃષમ સમજી ગતો અંદર નારાયણના દર્શન કરે છે બહાર નારાયણના દર્શન છે જમણી બાજુમાં નારાયણ છે ડાવી બાજુમાં નારાયણ છે આવી જગત દેખાતું જ નથી અંદર બહાર નારાયણના દર્શન કરતા કરતા ष्व पितामो भी भगवान ना चरण मिली न थे देवोए जय जयकार करो गंगा किनारे भगवान ना दर्शन करता करता प्राण नो त्याग करो जब तुम पैगा हुए तब जग हासे और तुम रोय अब कुछ ऐसी करनी करो अंत समय में तुम हासे और जग रो બાળકનો જન્મ થાય ત્યારે બાળક રડે છે લોકો મીઠાઈ ખાય છે પેડા ખાય છે બાળક આવ્યો છે એવી ભગવાનની ભક્તિ કરો વિષ પિતામ ભગવાનના ચરણમાં ગયા દેવોને પણ આશ્ચર્ય થયું છે કેવું મરણ મંગલમય થયું આવા મહાજ્ઞાની પુરુષ હવે નહીં થ ધર્મ રાજ્યની સ્થાપના કરી છે શ્રીકૃષ્ણ ભગવાન દ્વારકા પધારે છે દ્વારકાના યાદવોને દર્શનની મિલનની તીવ્ર ઈચ્છા હતી અનેક સ્વરૂપ પ્રગટ કરીને એક જ સમયે ભગવાન બધાને મળ્યા બધાને એવો આનંદ આપ્યો છે બધાને એમ થાય છે મારા ઉપર બહુ પ્રેમ છે પ્રથમ મને મળ્યા મને પૂછ્યું શરીર તો સારું છે ને ઘરમાં આનંદ છે મારા ઉપર બહુ કૃપા છે એક જ સમયે બધાને ભગવાન મળ્યા છે રાણીઓને મળ્યા છે રાણીને કહ્યું છે પહેલો હું તારાઘેર જ આવ્યો છું આવ્યો હું બીજા ઠીકાને ગઈ બધાને એમ થાય છે મારા ઉપર બહુ પ્રેમ ઘણા દિવસો પછી શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકામાં આવ્યા છે રાણીઓ સેવામાં છે તે સમયે કામદેવ બાણ મારે છે કોઈ તાંબુ કરે છે કોઈ ચરણની સેવા કરે છે કામદેવને એવું થયું આજે કદાચ મારી જીત થશે એકાંતમાં સુંદર રાણી ભગવાનની સેવામાં છે અને કામદેવ બાણ મારે છે યે ઇન્દ્રિયમ વિમથિતુમ કુભકઈર ન શેર હા અભાવથી ભગવાનને વશ કરવાનો પ્રયત્ન કરે છે શ્રીકૃષ્ણ નિર્વિકાર છે શ્રી કૃષ્ણને કામનો સ્પર્શ થયો નથી કામદેવને આશ્ચર્ય થયું છે આ ઈશ્વર છે જેને કામનો સ્પર્શ થાય એ જીવ છે જેને કોઈ દિવસ કામનો સ્પર્શ થતો નથી એ ઈશ્વર છે એક અંતમાં અનેક રાણીઓ સેવા કરે છે અને કામદેવ બાણ મારે છે શ્રી કૃષ્ણ પૂર્ણ નિર્વિકાર છે શ્રી કૃષ્ણ દેવ નથી પરમાત્મા છે અગિયારમા અધ્યાયમાં શ્રી કૃષ્ણ દ્વારકામાં આવ્યા છે તે કથા છે બારમા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા पवित्र समय परीक्षित जन्म छे जन्म थी बाकने याद आवे आए मना पेट में हूँ जरे एक चार हाथवाड़ो तेजस्वी पुरुष में छे एक क्या कोई कोईपण आवे तो बाढ़कने बारकाई थी जुए मना पेट में मैं एक दिव्य पुरुष का दर्शन थे सर्ववाजे भगवान ने शोधे જે સર્વમાં ભગવાનને જુએ છે પરિતા ઈ ક્ષત્રે પરીક્ષિત નામ રાખ્યું છે બ્રાહ્મણોએ બધું ભવિષ્ય વર્ણન કર્યું છે બારમા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે તેરમા અધ્યાયમાં ધૃતરાષ્ટ્રના મોક્ષનું વર્ણન આવ્યું છે વિદુરજીનો ધૃતરાષ્ટ્રને સત્સંગ થયો છે વિદુરજી ધીપ્રાષ્ટને સાવધાન કરે છે તારા મુખમાં મૃત્યુની છાયા દેખાય હવે તારું મરણ થવાનું છે આ ઘરમાં તારી બહુ મમતા છે આ ઘરમાં તારે ફરીથી જન્મ લેવો છે ભીમસેનને તે ઝેલના લાડુ ખવડાવ્યા તે ભીમના ઘરમાં ખાંડના લાડુ ખાતા તેને શરમ આવતી નથી પાંડવ તો ધર્મની મૂર્તિ છે તારા વેરનો બદલો પ્રેમથી આપે તને કઈ અક્કલ છે કે નહીં તારા મુખમાં મૃત્યુની છાયા દેખાય મરણ સમીપમાં છે ધૃતરાષ્ટ્રએ કહ્યું મને ખરાબ સ્વપ્ન દેખાય હું સમજી ગયો છું મરણ સમીપમાં છે હું શું કરું હું ક્યાં જોઉં વિદુજીએ કહ્યું હું લઈ ગઈ રાત્રિના સમયે વિદુજી ધૃતરાષ્ટ્રને લઈને ગંગા કિનારે આવ્યા છે હરદ્વારથી આગળ જાઓ સપ્તસ્રોત નામનું તીર્થ છે જ્યાં ગંગાજીની સાત ધારાઓ પ્રગટ થઈ હિમાલય પાછી શ્રી ગંગા મૈયા દોડતા દોડતા જાયગમાં દોડેલ છે માર્ગમાં સાત ઋષિઓ બેઠા હતા સાતે ઋષિઓ ઉભા શ્રી ગંગામાં સ્તુતિ કરવા લાગ્યા માં મારાશ્રમમાં આવ્યો ગંગાજીએ સાત ધારાઓ પ્રગટ આજે પણ અલગ અલગ ધારાના દર્શન થાય છે ગંગાજીની સાત ધારાઓ સાત ઋષિઓના માટે પ્રગટ થઈ તેથી એને સપ્ત સ્ત્રોત છે આ સાતે ધારાઓ બ્રહ્મકુંડમાં મળી રહી તેથી બ્રહ્મકુંડમાં સ્નાનનો વિશેષ મહિમા વિદુજી ધૃતરાષ્ટ્રને સપ્તસ્રોત તીર્થમાં લઈ આવ્યા વિદુરજીનો સત્સંગ થયો ધૂપરાષ્ટ્ર પરમાત્માનું ધ્યાન કરવા ધર્મ આંજાનો નિયમ હતો પ્રાતઃ કાલમાં કાકાને વંદન કરવા આજે ધૂપરાષ્ટ્ર ઘરમાં દેખાતા નથી એમના સો છોકરાઓ માર્યા દુઃખી થયા છે એમને મેં બહુ ત્રાસ આપ્યો છે કઈ આત્મહત્યા કરવા તો ગયા નથી ધર્મરાજાને શંકા થઈ મારા કાકાનો પત્તો ન લાગે ત્યાં સુધી મારે પાણી પીવું નથી ભગવાનના ભક્તો જયારે દુઃખી થાય છે ત્યારે પરમાત્માની પ્રેરણાથી વિના નિમંત્રણ સંત એમના ઘેર જાય નારદજી મહારાજ આવ્યા છે नारद जी धर्म राजा ने समझा का बहु सेवा करी तारी फरज बजाओ कर्तव्य पालन करो ममता कोई मानव में मा राखो जे जो मानव में ममता मा राखे मन बगड़े ममता एज मलिनता है ममता भगवान मैं हूँ भगवान भगवान मरा कर्तव्य कर्म नालन करो કોઈ સ્ત્રીમાં પુરુષમાં જે મમતા રાખે એનું મન બગડે મરણ બગડે છે કેટલાક લોકો એવા હોય છે અંતકાલમાં મૃત્યુની શૈયામાં પણ એમને કુટુંબની મમતા રહી જાય છે દીકરીનું શું થશે બાણાભાઈનું શું થશે અરે મર્યા પછી તારું શું થવાનું છે કોઈ વિચાર કર્યો છે મર્યા પછી હું ક્યાં જઈશ મમતા ભગવાન મારા નારદજી સમજાવે છે કાકાની બહુ સેવા કરી છે તમારી ફરજ બજાવી છે હવે કાકાને ભૂલી જાઓ મમતા રાખશો નહીં નારદજી સમજાવે છે વિદુરજીનો સત્સંગ થયો છે દુપ્રાષ્ટનું મરણ મંગલમય થશે તમારું મરણ સુધારવાનો પ્રયત્ન કરો હવે બીજાની ચિંતા છોડો તમે તમારી ચિંતા કરો મારું મરણ મંગલમય થ નારજી સાવધાન કરે છે છ મહિના બાકી છે છ મહિના પછી દ્વાપર યુગની સમાપ્તિ થશે કલયુગનો આરંભ થશે કલયુગમાં તમે રહેશો નહીં હિમાલયમાં પ્રયાણ કરો નારદજી ધર્મ સાવધાન કરીને ગયા છે છ મહિના પૂરા થયા પછી ધર્મ રાજાને કલયુગના લક્ષણો બધા દેખાયા છે લોકો હવે જુઠ્ઠું બોલવા લાગ્યા છે જીવનમાં એક હું જુઠ્ઠું બોલ્યો મને હજુ પશ્ચાત્તાપચાવી છે હવે લોકોને પાપ કરતા જરા પણ બીક લાગતી નથી મારા ધર્મ રાજ્યમાં ચોરી થતી નહોતી હવે ચોરીઓ બહુ થાય કલયુગમાં આવું થશે સ્ત્રી ઘર છોડીને બહાર બહુ ફરે ને તો ઘર બગડે છે ઘરના બધા જીવોમાં ભગવાનના દર્શન કરે સ્ત્રી બહાર બહુ ફરે નહીં સ્ત્રી બહુ બહાર ફરે તો એનું જીવન બગડે એનું ઘર બગડી જાય મારાથી આ જોવાતું નથી આવું તો બધું કલયુગમાં થવાનું છે ભીમસેન સાથે વાતો કરે છે અર્જુન દ્વારકાથી આવી જાય તો હિમાલયમાં પ્રયાણ કરીશું તે સમયે અર્જુન દ્વારકાથી આવ્યા છે ધર્મરાજ એક એક એક નામ લઈને કુશલ સમાચાર પૂછે છે શ્રી કૃષ્ણ ભગવાન કોઈ વખત મને યાદ કરે છે અર્જુન અરવલ્શલ ભગવાન સ્વધર્મમાં શ્રીકૃષ્ણ વિયોગમાં ભગવાનના એક એક ઉપકારનું સ્મરણ થાય છે મારા ઉપર બહુ પ્રેમ હતો હું એમને બરાબર ઓળખી શક્યો નહીં મને એકવાર કહ્યું હતું અર્જુન બહુ વાલો લાગે છે તારે જે માગવું તે તું માર તારી બુદ્ધિ બગડી હતી મેં માગ્યું કે યુદ્ધમાં મારી જીત જાય મને માગતા આવડ્યું નહીં મને વિશ્વાસ થયો મારા માં જે શક્તિ હતી તે મારી મોટી ભગવાન ભગવાન સ્વધાવમાં ગયા છે માર્ગમાં હું આવતો હતો ત્યારે કાબો હોય મને બહુ માર્યો છું મને લૂંટી લીધો છે મારી શક્તિ ક્યાં ગઈ કોઈ દિવસ મારી હાર થઈ એ શક્તિ મારી નોટી ભગવાન ભગવાન નાયકે કુપકારનું સ્મરણ કરી અર્જુન મનને શુદ્ધ કરે છે શ્રી કૃષ્ણ વિના જીવન વ્યર્થ છે હવે આ જગતમાં રહેવું જ નથી પંચ પાંડવ દ્રૌપદી સાથે હિમાલયમાં પ્રયાણ કરે છે કેદારનાથની પાંડવોએ પૂજા કરી છે पंच पांडव पांडवों द्रौपदी की मूर्ति राखी केदा में आज पर मदा है स्त्री होय हो पुरुष हो भगवान शंकर ने बाथ में लीटी पड़े जीव शिव ना मिलन थे शिव कृपा थी देह भाव मरे आत्मभाव जागृत थे आत्म भाव देह भाव जल्दी मरते नथी बधा जाने से शरीर थी आत्मा भिन्न है शरीर ने एक दिवस लोग बाड़ी नागे आत्मा ने कोई बाढ़ी शक देह भाव तो नथी हूँ पुरुष चुनु आहभाव जी उ देहभाव बधाने दुखाते दे शिव कृपा देहभाव मरे સાધારણ જ્ઞાનથી ભક્તિથી દેહભાવ મળતો નથી હું પુરુષ છું સ્ત્રી છું આ શરીરનું સુખ મારું સુખ છે આ જ દેહભાવ છે